મુંજાય કપાયું હોય એ મુંજાય છે કપાઈ ગયા પછી આપે કવું એ પ્રમાણે એમનો પેલો સવાલ એ હતો કે ભાઈ નો સવાલ એ હતો કે જે માણસ કાપતો હોય એ વખતે મને ખબર હોય કે કાપે છે તો મારે શું કરવું એ વખતે તમારે મેં તારું તારું શું બગાડ્યું છે બારે તો હાલી પાછ બતાવો છે એનું આને તો પકડો તો પકડો એUna કે કાપી દેવા કાપીને મારા ભગવાન કાલ કાપી દેવું ના કે ઓહ કાપીને ગયો કાપીને ગયા પછી તો કકડાને કદો નકામ ઓ стан કાપીને ગયો ત્યારે ભૂખે નહી ભૂખે સ્તો થઈ જાય જેમાં બેન્ડ વાળા હોય છે બેન્ડ વાળા બેન્ડ હાથ દેખાય જરૂર છે જે રૂપિયા એમના નથી પારકા છે એ રૂપિયા કોણ એમના લઈ લઈ લે ભગવાન જાતે આવે ન ધંધો શીખવો છું ત્યાં આગળ કુદરત છે એને હેલ્પ કરે શું કરે કુદરત હેલ્પ કરે કારણ કે ધંધો લોક સ્વતંત્ર છે શું છે કુદરત હેલ્પર છે લોક સ્વતંત્ર સવારે જે ધંધો કરવો હોય જે અનુભવ આવે છે તૈયારી કરે પોલીસ કરી બાજુ પણ એકદમ જવું પડ્યું હોય એટલું કુદરત ખસેડાય રિયલ જગ્યા સુધી બરોબર જગ્યા એટલે કાપનારો કયું ગજુ કપું છે તૈયારી બૈયારી બધું અહીં અહીંની તૈયારી પછી અહીંથી લઈ તમે છઠેકી કયા દરવાજે નીકળવું છે દરવાજેથી બહાર આગળ કઈ ધ્વાબા નીકળવું છે ધ્વાપાથી ક્યાંથી ઊભું રહેવું છે પછી સોળ જાતનું અવધાન એના અચાતા આવ્યું આપડા લબાયેલા લોકો ને તો ધર્મ ના જોઈ ને કેવાય જગત મરી જાય શું થાય ઘર ઘેર ગોઠ્યા પાણી ગટો ના વન થઈ જાય ગંદકી થાય વધારે ગંદકી થાય ગટો થાય રોગ થાય રોગો થાય રોગચાળો થાય અને તને અનુભવ લેવો હતો અને પછી અનુભવ લીધા પછી પણ ફરી નક્કી કર કે મારે ઢોકું ઉગાડવું નહીં આગળ શું ચૌદસુ કમ એટલે ચૌદશિયા વગર તો આ માં મરી જાય ને લગન માં લગન માં મરણ માં તો ચાલે ચૌદશી પહેલો છે ...આ મને બે કમી પહેલા શું કર્યું વગર રોડ કરવો રોડ લખું માથરા છે ત્યાં આગળ જાય તે રીક્ષા કરી જાય રીક્ષા પાસે જાય રીક્ષા કરીને વાહડા વાળા વાઘડા પાછા રિક્ષા વાળા વાહડા લઈ આવે દોરી લઈ આવે બધું જોણકાર પાસે અને આવતીબી અને પછી નાખીએ મહી નાખ્યા કઈ આગળ આવે ઊંધું કરી આવતા એક્સવા જ કેવાયું બે જે દસ પંદર ખી ને એટલો મુરખમા ચૌદ છે આપડે એક જ દિશા ખુલ્લી આપડે એની જોડે વાત કરીએ ની તો આપડે તો આપડે ધ્યેય હોય પ્રમાણે આપણે બધું ફાવતું ના હોય એટલે આપડે આપડે આપડા માર્કેટ વાળીએ ને પાવરફુલ થાય કે આ હાથ ઘરમાં તો એને કામ ટાઈમ મહિના બધે આ નૃત્ય ના રહી એને જેટલી જરૂર છે એટલું જ આ જગત માં ફેલો કારણ કે ભગવાન જાતે કઈ ચોરી કરવા આવે ભગવાન જાતે તમને કઈ મારવા આવે ન જેમ ઈચ્છા થાય ના પ્રશ્નો શાસ્ત્ર થી સમાધાન થાય એવું છે માટે જ્ઞાની પુરુષ તમારી સમજણ ની ભાષામાં કઈ આપે બધું તમારે ફોટ પાડી આપે ને એવી રીતે એનો જવાબ મળે બધો પ્રશ્ન હોય આપણને લાગે આ કેમ હશે ના થાય તારું જ્ઞાની મોડા મૂક્યા છે શું કરે તો આપડે એનું પોડ પડે મૂકેલા કે અણસમજણ થી બંધન છે ક્રિયાઓ થી બંધન નથી આ ક્રિયાન નથી મુક્તિ નથી અને કોઈ પણ ક્રિયા હોય તો તેનાથી બંધન પણ નથી બંધન તમારી અન સમજણ અને સમજણ ત્યાગ કરવાનો કયો છે બટાકા ત્યાગ બીજું બધું આ બધું શા માટે કયું છે ત્યારે ભગવાન તો બધા લોકો એકલા માટે લખ્યું તમને તો કદી જે અનુકૂળ આવે ને તે તમારે એવું કેવું આ અનુકૂળ આવશે પોતાની અનુકૂળ હોવું જોઈએ બધા એને પ્રકૃતિ અનુકૂળ હોય તો બધા કોઈ ખોટું કાઢતા નથી જ્યાં સુધી ક્રિયાઓ છે ત્યાં ત્યાં આગળ સંસ્કાર નો સુખો મળશે વૈભવ મળશે ઊંચી ગતિઓ મળશે પણ મુક્તિ નથી મુક્તિ સમજણ વગર મુક્તિ નથી સમજવું પડશે કે સાહેબ સી હું બંધેલો છું તો એ સી રીતે છું તો મને સમજણ પાડો તો પછી હું સી હું છૂટો થવું તો મને એની વાત સમજણ પડે તમને બંધ આ પંપાળા એનાથી બંધાયેલા જ છીએ ને આ સંસાર ની આ પંપાળ ઝાર જંજાર એ બધા બંધાયેલા છે ને છોકરા છે છોડીઓ છે ધંધો કરોકરસિંહ એમને ખબર નહિ હોય ને છોકરસિંહ છોકરભાઈ શું સમજી ગયા સમજી ગયા મોન શું છે એ સમજી ગયા અને મુક્તિ શું છે સમજણ થી મુક્તિ થાય પ્રતિથી બેસે નહી ત્યાં સુધી તો આપણને છે તે બેસે નઈ આત્મા છું પ્રતિથી બેસે એને સંકેત કર્યું પ્રતિતિ બે હેતલ સંકેત ઓર્જન મોકળો ક્યાં રહે છે કે ક્યાં રહે છે એ સામગ્રે છે સામગ્રે છે એકનો તો દે નોવાણા છે કચ્છિલવાળા કચ્છિલવાણા છે એ પૂજો પૂજો બધું પૂછેલી છે એ પૂછો દารา કિર્તીબેનનો ફોન દે કિર્તીબેન સમજણ જે આપે કહું એ સમજણ પછી આપડા માસ ગુણાકાર ગુણાકાર ને ભાગાકાર શીખે છે કેટલો પ્રેમ છે ગુણાકાર ભૂલ આવે ભૂલે આવે પાંચ વખત થયું એટલે શું કે ગુણાકાર આવડી ગયા એટલો જ વખત આપડે સમજવાનું શું કયું તમને પોતાને સમજાય કે હું સારો છૂટો થવા માંડ્યો છું મારી મુક્તિ થવા મારી છે આ દેહ માં હગો વાલો હોય કાકા હરામ છોકરો હોય તાળી લે રૂપિયા મેં જમા જે જમાનામ કે આવતો બઉ તમારું મોફ થશે એવું મારે મોફ જોઈતો નથી અહીં કરી કરવો થોડુંક જમાનો જમાનો પ્રભાવ ખોટી આ દેહ માં મુક્તિ થઈ હતી આ દેહ માં કિંચિત માત્ર ચિંતા ના થાય દુખ ના થાય ઉપાધિ માં સમાધિ રે કે સ્વાગત હોય સમાધિ રે સ્વાગત ની ઉપાધિ હોય તોય નહી સમાધિ રે લોકો સ્વાગતમ ની સમાધિ છે તોય નહીં નહીં ઉપાધિ છે પુત્રાને બે પુત્રાને બે બુરિયા મળી ગઈ પર પર કરે પણ ભગવાન ના હોય કઈ તો બે મળી ગઈ કે આ કે રાતું માં ચાલો બરાબર કે મનાતા સંતાઈ તો આવります નામ જ નહી સંતાઈ જેલા સ્વા પૂરી પાપડી જેવું પેટ થઈ ગયું ભાઈ આપડે બોલે તાર પાપડી કુદે આમ આવે છે એમની વફાદારી નથી કે છે કે વફાદારી ના હિસાબ એમ બસે છે વફાદારી ના હિસાબ વફારી ધણી ધણી એમ કે તું બસ અને ધણી પૂછી રહેતો હોય તો સારી વાત છે મારવા કુતરું વફાદારી કર જ્યાં એને ખાવાનું મળે ખાવા પીવાનું મળે એ જગ્યા માં બીજા કોઈને પેસા ના દેવાનો એનો સ્વભાવ અને એમ જાણે છે કે આ મારું છે એવું જાણે છે પોતાનું મજે ગોઠવી કાઢે બધું અને જો વફાદાર કુતરું હોય ને તો તમને દેખાડું કે મેં એક ચેટ કૂતરો હતું એક કૂતરાને રમાઈ રમાઈ કરતા હતા આમ આમ કરીને તો આમ કરીને બેઠા હતા અને અહીંયા મળું અને આમ ઉપર હાથ ફેર ફેર ફેર કર્યા કરે મારે છે કામ પડ્યું તો નવદરનો મારું કામ પડ્યું કામ કહેવા માટે કર્યો તારે એ કૂતરાને જમા હાથ મારી સાંભળે પણ બરોબર પડે પૂરું પૂરી સાંભળે ને કૂતરાને જમાયે તમારે જ કર્યા તો એટલે મને થઈ રીતે મેં આ બાજુ પૂછડું હતું ને એ પૂછડું એવું દબાયું એવું ખુબ દબાયું કૂતરો તો કૂતરા છે એને બધું સ્વભાવ છે અને એમરજન્સ મારું છે એક પોલ માં બીજા પોલ માં પહેલા ના થયું અને લરે ઉભા થઈ જઈને પછી ઊંચો થઈ ગયેલા વફાદારી આવતી આ માનુષો ને આટલી બુદ્ધિ વફાદારી નથી આવતી વફાદારી ને અંગ્રેજી શું કે છે તમારો વફાદાર છે એ તો પાર્લામેન્ટના મેમ્બર જ નથી હમણાં હે એ તો પાર્લામેન્ટનો પાર્લામેન્ટનો મેમ્બર હોય નથી અત્યારે એ તો પાર્લામેન્ટનો મેમ્બર અત્યારે સિંચર નથી જેસે પાર્લામેન્ટના મેમ્બર મેમ્બર યમી બાયરી નથી છે ને તમે શું કરો યમી વાઇફ ને ટેન્શન નથી એ કેબડા બાયરી ફીટર થઈ ગયો છે માણસ પ્રભુ ના અધીન નથી પ્રભુ ના અધીન હોય આવો ના ભાઈ સંજોગ ના અધીન છે સંજોગ ના અધીન હું હું દાદા ભગવાન કહેવાય પણ સંજેવ નામ ચાલે છે ડાક્ટર ને લોક ગણાય કે મન બતાવજે મન બતાવજે કાળા વાળા ના કરી દવા કરીએ દવા કરીએ કહેવાય થાય જલ્દી મટવા કરજો પણ કાલા વાળા ના કરે શું કયું જ્યાં આત્મા શાસ્ત્ર ભગવાન મોટા મોટું કયું હોય તો આ શાસ્ત્ર માં બધા શાસ્ત્રો મા તમે આપના રૂપે છો માટે કોઈ કાળા વાળા કરશો નઈ શું કાળા તે કાળા વાળા દેખાવાની લાગે છે કાળા વાળા પરમાત્મા કેવાય ભગવાન મંદિર હોય છે ભેગાવાની સાધનો તે સાધનો છે સદા પ્રયત્ન કરવા પડે છે એ કાઢીએ નઈ અને વિતરા દવા થી બીજો ગુજવાળો ઉભો થાય ને પેલો ગોધવાડો બંધ પણ જયારે એને ઠંડુ કરવાનું હોય ત્યારે લાકડા અને આરામ થી સુઈ જાવ બાપ બાપુ પેલા પૂછે મારે શું કરવું રાજદ્વેષ બંધ કરવા પણ મહેનત કરવી પડે ને આપડે રાજેશ બંધ કરવા પણ મહેનત કરવી પડે ને એમણે એમ કઉ્વે વગર પ્રયત્ન થવું જોઈએ તો દાદા જે બહુ નસીબતા માણસ હોય એને જ એવું થાય નહીં તો જલ્દી મળતું નથી એ તો કોઈ બહુ નસીબદાર હોય એને એવું થાય બાકી તો એક રાગ કરવા માટે જે પ્રયત્ન કર્યો પ્રયત્ન એટલે આગળ રહી નઈ શું એટલે દાદા તમારી વાત સો ટકા સાચી છે કે વિકરાજ નું વિજ્ઞાન પણ એક કક્ષા એ પોચવા માટે પણ કઈક તો પ્રયત્ન જાણવા માટે પ્રયત્ન કરવાનો બીજું કશું વાત નથી વિતરાગ વિજ્ઞાન જેને કે જાણ્યું હોય તેની પાસે આપડે એની કોઈ સમજી લેવાનું ભાઈ બીજું કશું વિતરા જ્ઞાન સમજવી પડે વાત માં ભાઈ એટલે એમનો કેવો એમ છે પોતાની રવા બનાવી ને પોતે પોતાની કરે છે પોતે પોતાની બુદ્ધિ હા પોતે પોતાની મુદ્રાકો ની જવાબ હોય છે પોતાની બુ કરી મટાયેલ છે પણ તેનાથી પેલું પીધું તેનું પીધું રિએક્શન આવું ભરા પૂછે કઈ દવા કે વિતરાગ નાની પાછળ પૂછે કઈ આપો કે નઈ એ આપવાનું આમાં એ બધું નથી કર્મ ઉદય ભાવના આપડી જોઈ હોય તો આ પણ ભાવના છે ને બરાબર છે ભાવના તો છે ઘણી કે સંજોગ એવા છે શું કરવું હા એ તો છે ક્યાં નહીં મનમાં અંદર છે એ પૂછું છું ખેતરી વસ્તુ એમ જઈ પૂછું ભાઈ પ્રકૃતિ જોઈને હું પૂછું છું તમારી પોતાને એમ લાગે કે વાક્ય સમયક લાગી એટલે પોતાને ભાવના ઉત્પન્ન થાય છે સાંભળ્યો તો સારું એ ભાવના ઉત્પન્ન થાય આગળ માટે નક્કી ઉભો કરે આપણે જાતે કરી શકીશું એ રોગ કરવાના માટે સંસાર છે શું જાતે કરવા માટે સંસાર છે અને આ જે કરવા માટે દાદા ભગવાન સત્સંગમાં કોઈ પણ સારો ગુરુ મળવો જાય आज आप गांधी जी पास सबसे मुख्य अपने जो बातों कही है चरित्र परेलो चरित्र तो यह बदू आवादी है चरित्री બધું કલાક થવાનું જ છે તો એની પછી અને એક તો માણસ ખુબ તપેલો હોય બધું પરિણામો બધા શાંત એ રીતે આ જ્ઞાની પાછે ને સાથે બોલે એટલું મહાભાનું પૂછવું છે કદાચ જરૂર નથી થાય તે બહાર ના જે પરિણામ છે તે બધા પણ દાદા એના થયો કે આપની પાસે આવીએ વાત કરી <laughs> વાત કાઢીએ ની તો દુનિયાના લોકો ના રોગ ની દવા કરું એ તમને તો આપને નથી એટલે તમારા રોગ ની દવા જ મારી પાસે નીકળે સૌધરી આવો હોય તમારા પરમારી મારા બેન કે મારી મા કેટો લીધો આવડ્યો પોતાના મન મનની જે દટા છે મન ની પર્યાય છે બધા એ બધી અવસ્થાનો ફોટો લે એ બીજા ના પણ આ ફોટો લઈ શકે પણ ઉપયોગ રહેવો પડે ઉત્તર રાખવો પડે જ્ઞાની પુરુષ નો ફોટો પડે ફોટો પડી જાય નાનીપુરી ફોટો પડી જાય નાનીપુરી ફોટો પડી જાય થઈ જાય મને ફોટો બદલાયા કરવાનો પોતાના મન નો ફોટો પોતે કેવી રીતે નાખે કેવી રીતે પોતાના મન ને ફોટો પોતે તમે અમુક અમુક ભાગ મન ને સ્થુલ ભાગ લીધો મને એ જ મના પર અત્યારે મન ના સ્થૂલ ભાગ તમે સમજી શકો છો મારું મન આવું આવું આવું વિચાર કરી રહી છે જગત ને મનથી ઘર પડે છે કે જયારે એને નથી ગમતા બિલકુલ વિચાર આવતા ત્યારે એમથી જુદો હા દાદા ત્યારે તરત જુદો પડી જાય બિલકુલ ગમતા